આપડે તુષકારી કાઢે આપણું માન ઘવાયું એવી આપણને લાગણી પેદા થઈ આપણને ખોટું લાગ્યું એને ખોટું લાગ્યું અહંકાર છે ને આપડે આપડો અહંકાર જ ને આપડો અહંકાર અપ્રુવ હંગા અપ્રુવ થયો પણ એને તેલાનું શું પ્રુવ થયું એટલે કે એને તુજ કાય કરો ને એને બોલવા લાગે ને આપણે બોલવા લાગે એવું નહી બોલવા લાગે એને તુજ કાય કરો ના તો બહુ અનચાં છે મે કવિદ ડોમ આવ ના બુ મન તુ વિના લી જ આપણે બોલ હમણાં તો ચાલુ ડાયરી બોલાવાય ડાયરી આવે ને લાઈન ઓપન સોફ્ટ સોફ્ટ બાઉન્ડ બાઉન્ડ શ્વેતા બેન એમ કે છે કે સામાન્ય રીતે પૈસા થી સુખ મળે છે એનાથી જ આપડે સુખી છીએ એવું કેમ માનીએ છીએ અલૌકિક ભાવ છે લોકડી રીત છે અલૌકિક રીત છે જેની સમજણ થાય તો એની પાસે કોઈને દુખી ના થાય સમજા ઉઠી એક સુખ થઈ ઓય લઈ લો બસા છે ચાલને તને દે લે જરા બસા બોલા બેટા ડરાતર આત્મા ને આત્મા શું કા કરો છો پھر મોરમે દુખા કોણ આવે અમે લોકો અમેરિકામાં હોઈએ તો અહિયાં ગરીબી ઓછી આપડે દાન પુણ્ય ઓછું કરીએ તે બધું તો અહિયાં ના મળે ને એમ દેવ પુણ્ય ઓછું એટલું પુણ્ય ઓછું થઈ ગયું ને એમ પુણ્ય નો ચાન્સ અહિયાં ઓછો મળે એમ થાય છે ના દાન કરીએ ત્યાં ગરીબી કારણે લોકોને મદદ કરીએ કઈ પણ પોણા લાખ રૂપિયા પડ્યા પૈસા ભેગા કરી બધું વેપારો ચાલે છે ને દાન તો ક્યાં આપવાનું છે જે લોકો ભાગતા નથી કચરાબાઈ સમાજ જે કોમન માણસો છે ત્યાં પંચવાળા અગર તો જુદા જુદા ધીરાશ વાળા ધાન્ય આવે છે બરોબર હવે દાન ને માટે તમે બસો પાંચસો તમારી એ પ્રમાણે તમે પ્રયત્ન કરો આગળ જેવું કુલ જોઈએ જેટલી કરે આવી બઉ થઈ ગયું એમાં એવું નથી ધાર્યું હોય ને કરો એટલે બઉ થઈ ગયું બરોબર છે એ કેવું પછી વધારે કરવાની જરૂર નથી બધું જ આવી ગયું બધા આવડે તો કરવું પાપાનું બંધી પુન કેવું અનુબંધ આ પુન્યાનુબંધી પુન અહિયાં તો બધા ઉઘરાણી કરવા માટે આ મંદિર કે આ પંથ ને આ રાજી ન મોટી રકમ આ રાખે ના થાય ના થાય તો આપડે એને કેવું કે હું કઈ માનતો નથી આવું તો હું જ્યાં માનું છું ત્યાં પછી આપું કઈ એટલે ભલે કડવું લાગે એવું બ કોઈ આપણી પાસે હજાર આપો તો મને કહું કે ભાઈ અમે પણ એક મંદિર બાંધવાનું શરૂ કર્યું છે અને કલેક્શન લઈએ છીએ માંગતા નથી પણ મારી ભાવના તમને આપવાની હું જેટલા આપું તેટલા પાછળ મને મંદિર માં આપો તારે કયું બરોબર છે એમ કઈ રો નઈ ને અમે તમારે માંગવા આવતા નથી એમના નામ કાઢવા દુકાન કોઈ લેવા દેવા અમે નામ કાઢવા પોતપોતાના માટે પડે ये બધાને ગુસ્સે આ તો ગાડી કાળમાં માંગે છે બધાને આજે આનાનું મચ્છી આપી દીધી આ બીજી ધર્માદા મારી પાસે બજેટ પૂરો તો એ તો ગુસ્સે કે દેઓને પણ આ યે લોકો બધી સ્કીમો કરે કે તો બજેટ આને એ તો બજેટ પર વાત સમજો કલા કે એક તો નહિ મેં કીધું હજુ તો મારે નક્કી કરવાનું છે કેટલા આપવા અને ક્યારે આપવા તે મેં કીધું તમે પછી આપીશ પછી કહીશ તમને એમ કહીને થોડું થોડું થોડું થોડું આપીએ એમ એકાવન આપેલા નામ કાઢવા છે કોઈ નઈ ભગવાન ની કડેલ નથી પણ થોડા પૈસા કોઈ જગ્યા આપણે જ નહી આપડે તો જ આપણે જાણ સિમદાસ મારે દેવાનું છે મારે આપવાનું છે મારે જ બાંધવાનું કોઈ મારી જ નથી કોઈ ને તો શું કરું ટોળું બધા પર્સનાલિટી માટે આવે નો વગર નથી ધર્મ કરતા પાવાગઢ નું મંદિર નું રીતે ઉત્તમ બધી જબરજસ્તી આપવા પડે ઠીક છે આ બધું ઓથળું છે છ વિદ્યાઓ કઈ ને સમજાવે દરેક એ દરેક દરેક સમજાવ કલમ તો સમજો પડી કે લખતા શું કલમ લખવામાં ના એમાં એમાં ગુપ્ત રહસ્ય હોય તારે આ કલમ માં આખા દુનિયામાં કોઈ થી એ બંધાય ને એવું લખાણ કરે કોને બંધાય નઈ અહીંયા કોઈ થી એ બંધાય ને આપડે વાત બધી જાય આવી જઈ હશે આવડ્યું છે એટલે આપડે આપડે નભાઈ ગમે ત્યાં કહે કોઈ ના હોય તો આપડે આપડું નભાઈ દઈએ ખીચડી કઈ બધા ખાઈ દે એવું કઈ આવડવું છે એવું એ કર रात लाल मार्ज हिम्मत नहीं करी अने लागे જિયા ના પ્રદેશ માં મુસલમાન ફરી હિંમત દગવી નાખે બરચી બરશે એટલે મારવું નહીં એટલે જબરદસ્ત હિંમત છે આ બધું સિલવાન ને હોય આ બધું આખું કલમ કરવું તવું તરવાનું જો થોડું ના આવડતું હોય તો આપડે અહીથી આમ ગયા અને આવતા હોય લેકડો પાણી એકદમ ગયું હોય આપડે પેલી બાજુ આતર રહેવું પડે તાંત્રિક કરે તાંત્રિક કરશે મન ને બસ કરી નાખવું ચોરી કરવી જોઈએ જ્ઞાન ખોટું છે ખબર ના પડે સમજી જાય કે આવ્યો પેલો એટલે બાર ના ગરવા માં કઈ હોય ને કાઢી લે અને આ બાજુ બીજા ગરબા હોય સિલવાન ને આમ ચારિત્રવાન ભણી જાય ચારિત્રવાન એકલો નહિ બીજા બધા બહુ ગુણો ભેગા થાય ત્યારે સિલવાન કહેવાય જયારે માણસો બધા રેગ્યુલર રહી જાય બધા સિલવાન તો હા બધા પણ અંધારા સિલવા નીકળે તો એટલે એને સુગી ખસી જાય એવું સિલવાન નો તો બઉ પ્રભાવ પણ ચારે બાર રીતે બધું ઊંચું હોય દાદા ચારિત્રહીન માણસ હોય પેલા એ સિલવાન થઈ શકે એક વાર દિવાળો થઈ ગયો દેવું દીવા મુદત હોય એટલી ના થાય દેવું પશ્ચાતાપ થી ને ક્લિયર થી ગોઠવણી કરો એવી કે ના થાય સરસ પૈસા કમાવાની જરૂર શા માટે પૈસા કમાવાની જરૂર શા માટે એમ પૂછો એવું છે એટલે પૈસા જ ચાલે છે એટલે અત્યારે આપડે ખેતીવાડી કરતા હોય ખાવા લાયું મીઠું લાવવું પડે કપડા લાવવું પડે વેચીએ અને બધું લાવી દેવા પૂરતો એક વસ્તુ એવી નક્કી કરી કે ભાઈ આમાં તમારે વધારે સલ્પ વેચી આ લઈ લો લઈ ને જ આવેલો છે પૈસા કોઈ કમાઈ શકે નઈ એને લઈ ને આવ્યો છે એટલે સંજોગો બધા સારા થઈ જાય એટલે મળી આવે લોભ ને જેટલો જેટલો બુદ્ધિશાળી છે એટલો લોભે પાટીદારો ગોળી ગોઠ ભાઈ કેવી ગોળી શું શેતાંબરીને કઈ કુરી ભાઈ પણ તમારે બઉક ભાઈ ભગવાન ત્રાસી જાય તમારી ભગવાન એમને શું એ તો પછી દાદા થઈ કે કયા કયા પુણ્ય જગ્યા પાપ થી મનુષ્ય નો જન્મ સમજો કે હમણાં શું છે આગ બંધ ગયેલી બઉ ભારે એટલે મને કે છે ચોરાશી ના હજાર લો કે પંચ્યાસી માં બે હજાર બીજા આપી જેમ કમાવી માં ચાશી માં ત્રણ હાજર આપીશ ચાર ઇઠ્યાસી બધે પણ મને આવું આવે પછી મને હું જાણું એ શું કરી ના પોતાના સાધી નથી કમાણી થાય તે અપાય જેમ કમાણી થાય તમારું કામ છે એ ખેદી એ તમારું કામ છે જુઓ તમને તો કે આ ગોંઠ કેવું કામ કરી एक लाख एक हजार मंदिर एक, एक कर <laughs> ना के ने तो कहूल बदाय करे બે ત્રીસ દાદા બીજા બધા મંદિરો કે આપવું જોઈએ પણ આપડે ઉલટું કર્યું હોય આ તો આવું જોઈને મને આવું બરોબર અમારે મગજ અમારે મગજ પછી આ સેના હતી એ ગીલતી છે નઈ આ ગોંઠ ગીલતી છે એવું કેવું પડે શું કેવું પડે એમને શું નથી વાંધો નથી પણ આ તો વાત પછી બુદ્ધિ શું કામ નહિ કરતી પ્રયત્ન ભારે થઈ ગયો શું ભાઈ આટલી છેદે આટલી નહીં તો આટલા સુધી આવ્યા એ મોટી હેજાઈ ની છે કે એક વસ્તુ છે બાકી ગઈ સા એમને રસ્તો કર્યો ને ત્યાર પછી આપ્યા આપ્યા એ બધું કે આપવાનું જે હોય ને તે આ ગોઠ છે આ તો એ શરૂ કહે છે કે આટલે હું આ પુસા એટલો બધો કર્યો જબરદસ્ત પુસાક કર્યો આ હોય સાચા બધું એક જ બોલી ગયા છે અમને છેદવી પડી બહુ પુરસાદ કર્યો આ છેદ અને છેદ કામ બઉ સરસ થયું આ શું શરૂઆત સારી છે નહી શું છે જ્યાં સુધી પૈસા તમે આપો નહીં જોઈ દઉં જેટલું જેટલું તમે આની સ્પીટ થાવ એટલું પરિણામ પામે બાકી આ પુરસાદ ભારે કરો તો હું તો ખ્યાલ ને પૈસા આપી શકે અને પંદર હજાર ડોલર એટલે તો હિસાબ થાય ને હજુ વાત આવે એમના એમના બાપા એવું જાણે એટલે ના જણાવ્યું ગ્વાઠ કેવું છું ગ્વાઠ ત્યારે ખાઈ મજા આવે એટલે એ બીજા જોડે આને આ તો બોલા હું જાણું છું એ તો આ મોટા મોટું દિગમ્બરો દિગમ્બરો હોય મંદિર માટે મંદિર માટે બધું કરે બીજે ના બીજે નઈ ના મંદિર માટે તો પૈસા માટે ભાવ નહીં આત્મા નું કલ્યાણ છે પણ એ બુદ્ધિ એમને એવું ના કહ્યું કે પંદર હજાર બદલે દસ દશા દો એવું ના કહ્યું એ મોટી હજાર બી શું કહ્યું નહી તો કઈ ઓછું કઈ દબાણ છે કોરી પર હવે નિકાલ થઈ જાય છે अटका पड़े तो जब ब्राह्मण अटक જાણે છે ને બધા પાંચ માં એક લાખ ને એક હજાર ડોલર આપવાય ગઈ જે દિવસ એટલે કે પોંચ ડોલર મારી મારતા ગયા આપડે તો કોઈને બોધેસન થાય એવું નઈ બોધેસ થાય એટલું શું નહી તો હાથમાં જતો રો હાથમાં જતો રહે એટલા માટે કેવાનું ભાઈ હાથમાં રાખીએ અને પુષ્ટિ કરે એવું બુદ્ધિ બધી સલાહ લેવા નાન પર જીવડા મારવાનું બાર વાળા ભાવ બને એવા સંસ્કાર ના થયું નાનપાલ જીવડું મારેલું ને કોઈ ઘેર ના ઘેર તો કોઈ દિવસ હિન્દુસ્તાનમાં તો કોઈ દિવસ નઈ ખાધા છે નહીં ઘેર કોઈ દિવસ નઈ હિન્દુસ્તાન માં અહીંયા પછી ખાધે ભાઈ ઘેર કોઈ દિવસ નઈ દિવસ બોલાવું બોલ્યો ધંધો કરતા ભાગીદાર ચો યાર રાત્રે ચો યાર નહિ પણ તે યાર પાણી પીર જોઈએ અને કનવું બંધ ધંધો કરતા તો પાણી ગરમ જોડે લઈ જતા બદલાય નહી બદલાય ક્યાંય કે આ જ્ઞાન ના આપે તેને બદલાય શું કરે તમને તો પૂરું સારી સુંદર બીજી રાખવાના છે દાદા સલાહ તારીખે કારણ કે અમે તો ઓળી જાય તો ભલા મહાસ તકડી જઈએ આવો ચેઠ પેલો કે મૂર્ચન કરી મૂર્ચન એટલે પછી મને તે માલ છે ને એને દેહ જોયો છે એટલો બધો સરસ છે અને પંદર ટકા સમજણ આવી એ અમની જરૂરિયાત આજે નાનીપુર છે અમને તો મોમેન્ટ હોય શું કરું જ્ઞાની ભૂલ થયા પછી પેલા હોય હજાર પાંચ હજાર થઈને લાભ થાય ને ભેગા થયા દાદા આપડે લાભ થયા ભેગા થયા તો ઘેર લાભ થાય હિન્દુસ્તાન માં એટલે લાભ ના લેવાય મારા બુદ્ધિ કહે બુદ્ધિ હોય હિરણ કઈ નાખે તે બુદ્ધિ કહેવાય શું કહે કઈ નાખે કોઈ પ્રતંગ નાખે તમે અમદાવાદ ના જન્મ થયેલો ભરૂચ માં અને પર્ણા સુરત માં ફરી અને પોતે જાય બપા જાય કમારનારોનારો બુદ્ધિ ચાલ્યું ના હોય ને રાગી દ્રષ્ટિ હોય ને પહેજ નઈ શીખરી પોતાની જવાબ જેમ ઉદર પેલા અત્યારે સ્વતંત્ર કરું હું ના કહી દઉં શું કહીશ આ ઉપાધી કે આપડા અંગી ખાઈએ છીએ જોડે લઈ જવા ને જોડે કઈ લઈ ગયેલો કોઈ ના લઈ